તો જંજાર કેવાય કેવી આ જાય નહી જંજાર જંજાર કપાય નઈ ભોગવે છુટકો સ્તે ચડે એનો જો પાસ થાય તો આગળ ચલાય અડે રસ્તે છે આડે રસ્તામાં સીધો રસ્તો તમને સીધા કહ્યું રવિવાર પણ ના આવ્યા ને તમને કહ્યું રવિવારે આવજો પણ તમે આયા ને કારણે એક માણસ સુખી કલ્પના એટલે આપડે રાત્રે છતાં તમે રૂમ માં સુઈ ગયા હોય રાત્રે તે એકલા હો તમે અને દિવસે કઈ ભૂત ની વાત હોય કદાચ વાંચ્યું હોય ભૂત ની વાત અને રાત્રે તમે રૂમ માં સુઈ ગયા અને જોડે રૂમ કઈ પ્યાલો મૂક્યો હોય તમે તો પેલા ઉંધાળાએ પાડ્યો એટલે બાર વાગે તમને શું વિચાર આવે હા ત્યાં જ્યાં સુધી વિચાર જ્ઞાન ના થાય એ અજ્ઞાનથી વિચાર ઉભો થયો થયો તમે જાણતા નથી શું કાંધે પાડ્યો એટલે અજ્ઞાન થી વિચાર થયો એક જ્ઞાન ફોડ પડે નહીં એવું કશું છે નહી માનસિક કલ્પનાઓ ખાલી ભડકાટ ને કલ્પના જ છે શું નામ આપનું હરકિશન ઘરકિશન જ્યાં જાય નઈ તારકવાસી છું રોંગ બિલીફ હું બધી રોંગ બિલીફો છે એ બધી ફ્રેક્ચર કરી આપીએ તો તમને રાઈટ બિલીફ બેસે એને ફ્રેક્ચર તો કરવી પડે ને તમારે કેટલી રાંગ બિલીફો બેઠી છે એની બોલતા એ તો હમ થાય ને દર્દ છૂટી જઈ જાય નહીં દ્રષ્ટિ હોય તો મરી ના હું છું આજ હું છું એવું હંડ્રેડ પર્સન્ટ છે તમને હરકિશન એવું તેમ નહી હોય આત્મા ને જવાની ગઈડ પણ બહાર પણ હોય નહીં જવાનું હોય ને તે ગયડું થવાનું અવશ્ય આત્મા કાયમ ત્રિક વસ્તુ છે અને અનંત સુખ નું ધામ છે અને માર્કેટ મટીરિયલ આખે જે દેખાય છે આ કોને સંભળાય છે નાકે સુગંધ આવે છે જીભે ચખાય છે અહીં સ્પર્શ થાય છે બધો માર્કેટ મટીરિયલ છે તમને કયો મટીરિયલ પસંદ કરે છે ઊંઘવું હોય તો બધા ઊંઘતા હોય તો આપડે ઉગાડી વાંખે ઊંઘીએ એનો પાર્ક નથી આવ્યો જ્યાં સુધી સાચી સમજણ ના આવે ત્યાં સુધી સાચી સમજ ના આવે તો બધી ઉઘાડી વાંઘે ઊંઘ્યા કરે છે ઉગાડી વાંખ્યો એ ઉગ્યા કરે છે આ ઉઘાડી વાંખનું સપનું છે અને પેલા છે આ સપ્ન માંથી સપનું હતું અત્યારે તો તમને સપનું લાગે નઈ ને તમને લાગે સપનું સાચું જ લાગે ખોટ ગઈ એટલે ખોટ ગઈ નફો આવ્યો નફો ખુશ થઈ ને રત્નાગિરી તો ઘટના તો કેવાય ને હકીકત કેરી ખાધી મીઠી લાગી એ તો સત્ય તો છે ને એ પણ સત્ય ઘટના કેવાય ને કેરી ખાધી ને મીઠી લાગી એ પણ સત્ય ઘટના તો હકીકત સત્ય ઘટના નથી જે સત્ય ઘણી વાર પછી નાશ થવાનું છે એ સત્ય ને સત્ય જ ના કેવાય ને સત્ય કાયમ હોવું જોઈએ કેવું હોવું જોઈએ તમને કોઈ જાય કંટાળો નથી આવ્યો કંટાળો આવતો નથી આ સંસ્થાન બસ ચૂકી જાય નઈ કરતા હરેલી આઈ ને ચૂકી ગયા તો જેટલી શાંતિ છે ની એટલી મૂર્છી શાંતિ છે કેવી છે મૂર્છામાં આવી જાય તાર શાંતિ જાય ખુબ આમ સેમ સેમ સેમ બધું તમને એમ લાગે છે કે હું કપડા બપડો બદલી સારી કપડા નથી મારી પર નોકરી કરતો હોય કે નહી કરતો ધંધો કરું છું જામનગર અને આપડે પૂછીએ અહી કઈ પૂછવાની થી નથી તમારા હિસાબે જિંદગી શું છે મારા હિસાબે ખરું કે બે લોકો નદ માં છે આ મનુષ્ય સાદી કેદ માં છે કેવા છે પછી મનુષ્ય સિવાય બીજા જે દેખાય છે ધરતી પર જેને તિર્યંત કે છે તિર્યંત આખી જિંદગી છે આ ચાર જતી જેલમાં છે મારી દ્રષ્ટિથી તને આજે તને એક વાર નઈ સાધુ માંચાર્ય આચાર્ય મહારાજ ને ફસાય બધા ક્યાં જાય કયો ના ભાઈ જો દરિયામાં પરસુ નાખવા જાય પોલીસ વાળા પકડે છે કેમ આપઘાત કરો ગુનો કરો કે આપઘાતે નહીં કરે સરકાર તારે સમજાયું જિંદગી માં સુખી થવા માટે શું કરવું એમ જિંદગી માં સુખી થવા માટે શું કરવું તારે શું કેવું વિનાશી જોયેલ જોઈએ અને આપ્યા કરી અને જોયું તો મારી પાસે આવજે પછી એ થાય ને પછી જાય નઈ એ તું પછી જાય જ નહીવું શાશ્વત કાયમ નું કાયમ નું જોઈએ કાયમ નું જોઈએ મોક્ષ મેળવવાની પણ મોક્ષ મેળવવાનો રસ્તો બહુ ઇઝી નથી એટલે મોક્ષ મેળવવા માટે રસ્તો સહેલો નથી એમ એમનું માનવું છે હા એ તો બરોબર છે બે રસ્તા રસ્તો છે બાકી બીજા કાયમ માટે હોતો નથી આ અક્રમ વિજ્ઞાન કેવાય છે કેવું અક્રમ વિજ્ઞાન અને પેલું ક્રમ વિજ્ઞાન છે કેવું છે લિફ્ટમાં બે હા શું છે આનંદ ટક ભટક કરે છે ચડ્યા તો અધુ પાછ ઉપર ચડે પછી પાસ કોઈ વરસાદ વાળું મળે પેલી બી કેન્ટીન માં ચાલો અથે સમજ્ઞાની હોવો જોઈએ ને પાછું કે ગુરુ મહારાજ સમય હોવો જોઈએ સાચી સમજણ હોવી જોઈએ બરોબર છે શું કે છે નાની પણ સમ્યક નાની હોવું જોઈએ નહી આ બધા થઈ ગયેલો છે આ બધા બેઠા થઈ ગયેલો ચિંતા થાય તો આવું મળજો મારી બસ ચિંતા ના થાય મોક્ષ થઈ ગયો ના થઈ ગયો સર કેમ લાગે મોક્ષ નો માર્ગ એ ખરી વાત છે પણ ભગવાને શું કહ્યું તું મોક્ષ અથેરીમાં છે એનો અર્થ છે ભગવાન ના કહું તમને ભગવાને કહ્યું હતું મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ દુર્લભ છે જો જ્ઞાની પુરુષ મળે તો પ્રાપ્તિ સુલભ છે નહી તો દુર્લભ છે સરળ છે સુગમ છે કે પ્રાપ્તિ દુર્લભ છે કારણ કે જ્ઞાની પુરુષ દુર્લભ જ હોય છે દુર્લભ દુર્લભ દુર્લભ આખી આખા દુનિયામાં એકાદ કોક કર્યો હોય એક જ હોય બે જોડી ના હોય છે પણ આ તો રોકડું હોય તો દિસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન તને કેશ બેંક ગમે છે ઉધારી નોકર પાલ ઈને આવતો હોય તારે કોની હગ લઈ ને આવ્યા છે ના જોયે અને લખી લીજે એમ જો એવું ક્રિએટર છે તો કોઈ કોઈ થાય એવું તને સમજાય ખરું મારી વાત સમજાય હવે સમજાયું એટલે આ લોકો સમજાય નહી ને એટલે લોકો ગઈ બેઠક ઉપર બાપુ છે બનાવું આવી હોય તો આ મોખ નહીં થાય સમજતો જ નથી આવું બોલીએ આપણી ઉપર આપણું આપડે બાપો છે પણ જે વિતરાકો નો મત છે એ તો ના સમજે અર્થ જ નહી ગોડ ઇઝ ક્રિટ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યુ બાય મુસ્લિમ વ્યુ નોટ બાય શું થાય જૈન સિદ્ધાંત ઈશ્વર કરતા છે દર્શન કરવા જતા નથી મંદિર માં તીર્થંકરો મૂર્તિ માં એટલું બધું કષ્ટ છે એમાં એટલું બધું દૈવત છે તમે સાચવા દર્શન કર્યા નથી ભગવાન મહાવીર ને પૂછવા જઈએ કેમ ભગવાન રાજી નથી થતા આમ કે દર્શન કરે છે બાર જોડા યાદ કર્યા કરે છે કોની કોની તો ચોરી થયું ત્યારે પકડો પેલા કે ચોર છે આ જગત જો તમે ચોખ્ખા છો ની તો પેણા આગળ ત્યાં ફોર્ટ એરિયામાં તમારું પાંચ બે હજાર રૂપિયાનું ઘડિયાળ સોનાની ચાદીનું અરે સોનાનું એ બધું એ બધું પડી ગયું હોય ને ચોખ્ખા છો તો બીજેદારી ખબર આવશે પેપરમાં કે ઘડિયાળ ખોવાયું હોય તેનું સોનાની અને સાચે સાથેનું એને પુરાવો આપી અને દસ રૂપિયા ખર્ચ આપીને લઈ જવું જો તમારું સાસું હશે ઘેર બેઠવા આવશે ખબર પડી ને હા તમારે જવાન પૈસા એટલે તો એ જતું હશે કઈ એક અક્ષરે ના જાય એવું દુનિયા છે દાનસ જ ચોર થઈ ગઈ છે તમને આવું ભડક રહેતી હશે કે બોટ કાઢી ના ભડક ભગવાન દર્શન કરવા માટે નારો ક્યાં રહેશો ક્વારા આપણે જતું હોય એટલા વખત જવા દેવા દેવા કે ભાઈ જો ચોરી કરી છે જશે નહી તો નહીં જાય હોય તો તમને શરમ ના લાગે તમારો જ વર્ષ નથી મારે ફરજ રહેતા આ આટલો લોગો કોટ લોટ પહેરતો હતો પેલા નવા જોડા એ પેલો જ ઉપાડી ગયો એટલે મેં તો બહાર નીકળ્યો અને નવા જોયા આમ ચો પણ દેખાય નઈ એટલે મને એક જણાવે કહ્યું શું કાકા કોળો છો હા બૂટ બુટ મારા દેખાય છે બજારમાં લોકો છે વડોદરા ના બજાર માં કેમ કાકા બુટ ક્યાં ગયા એવું પૂછે એક તો આબરું ગઈ પછી ફરી બીજી આબરું કાઢવાની એટલે પછી ત્યાંથી નીકળ્યો અને એક રીક્ષા કરી લઈને અને ઘેરથી એક જણા મોકલી ને મંગાવી લીધા બૂટ વેચાતા પણ એટલી ચોરી છે મારી દુનત એટલા જ ગયા પછી નહીં જતું કશું ચલો ખબર કારણ તમારી દાના તો દુનિયામાં ચોરી શકે એમ છે નહીં કોઈ લૂંટી શકે એમ છે તમારી દાનો ચોર લૂંટે છે આપડે નિમિત્ત તો છે બાર શું છે કોણ છે તમને ના ગમી ખોટી દે એવી વાત સા કે નફા આવી એવી વાત છે શું જવા દેવું જવું એને તરફ અભી વાત અમારી થોડીક નહી તો મારું નામ કે દાદા ભગવાન તાર જવું હોય તો જજે અને રહેવું હોય તો રેજે બૂટ ને એમ કઈ જવું આપડે શું કેવું તારે જવું હોય તો જજે રહેવું તો નવા તો નથી અમારી ઈચ્છા છે એક તું રહેજે જવું હોય તો જજે અંદર દર્શન કરી પાછા આવશો તો દાદા ભગવાન બુટ ના દેખાડશે આમ નામ બેઠું જ્યાં હું તો હું છું પછી તારા પાસ ગરસી દાદા ભગવાન જોયેલા ત્યાં દિવ્યા દેખાય દિવ્યા આ ચામડા ની ના દેખાય તમાર ચામડા ને હે કેમ બોલતા રોજ છે તે મહાદેવજી ની પૂજા કરતા લિંગ ની લિંગ તમે જોયેલું છે તે પૂજા કરતા તે રોજ પૂજા કરે પછી એક દાડો ઉપર ઉંદાઇટા ફરતા દીધા મહાદેવજી એની ઉંધાયડા લીંડીઓ કરશે અર્થ જ નથી હોય મહાદેવજી આગળ કામ કર્યું મૂર્તિ ઉડી ઉડાડી દીધી શું થયું તારું તારે પોતે હોત તો એમને પૂછા કે તમે જોયું કેદાર તમને એમ ખાતરી થઈ કે આ ઉંદર તમે બધા ના જાણો કે આપડા ભગવાન ઉંધાળા ફરે ના જાણે બધા આવડા છોકરા એમ પણ આ તો મોટી ઉંમરે એમને ખબર પડી કે ઉંધા ઉપર તમને સમજણ નથી આ શું કહ્યું એ તો કાયમ કરતા એને આપણા હિન્દુસ્તાન લોકો એનો તો ભર વિચાર્યું મૂર્તિ ઉડાડી પેલી મૂર્તિ તો આપણું હિન્દુસ્તાન નું મોટા સાયન્સ છે શું છે મોટા મોટું સાયન્સ છે તમને ગમે છે મૂર્તિ ની વાત કરો દર્શન કરવા જાય સ્થાનક સમય સમય દર્શન એટલે શું નામ તારું દર્શન હશે તને હેઠ્યા દર્શન આ ઉડી જાય સમય આવે ફરી કર્યા કરે સમ્ય દર્શન કરવા માટે જ્ઞાની પુરુષ ની પાસે એક કલાક માં થઈ જાય કેટલી વાર લાગે એક કલાક માં હાથ ઉકી એકમ થઈ જાય જેને દક્ષિણ ની ખબર પડે એટલે તારું ઉત્તર કહેવાય પણ ના કરે કોને કહીએ કે દક્ષિણ છે એટલે એનો ઉત્તર અંદર પડે છે એવી રીતે મિથ્યા દર્શન સમજો ને એટલે સંયક દર્શન સમજે સમજ પડી ને સંય દર્શન દર્શન કોનું નામ કેવાય કે તરફ વાક્ય લખી લીધું નથી લખ્યું મગજ ની ટેપ માં લખી દીધું એમ ટેપ માં લખી ગયું આવો ખાલી ફરી પૂછવી યાદ રહે છે પુસ્તક પુસ્તક વાંચું છું ભગવાન વાંચું અત્યારે ઉઠાવી જવાનું બંધ થઈ ગયું છે ને એટલે ભરકતા નથી નહી તો આ તો ઘર માંથી નોકરી કરવા ના જાય શું કહે એ ભરકાટ વાળી કોમ ભડે ભડે ભડેક જૈન તો કે નામ કેવાય આખું પાકિસ્તાન થાય તોય તો એનું નામ જૈન આવ્યો નહીં સુરે છે ને એટલા ઉભા થયા બોલ અંદર હેડ ના શોખ થોડા ઘણા અંદર હેડ ના શોખ નથી આપડે કોઈ નીચે રાખવા હોય ખબર એટલે તમારે બોસ કરો આપડે મારા અંદર નો શોખ નથી એટલે એ હું સમજાવવા માટે આવ્યો છું સ્વતંત્ર થઈ જાઓ આઝાદી સત્ય આઝાદી પ્રાપ્ત કરો આમ ક્યાં સુધી ભટેક ભટક ભટેક કર્યા કરશો અનંત સંસ્થા થી ભટેક કર્યા અને જો હજુ મોડા પરથી દિવસ જતું નથી મારા પરિવેરતા લોકો કે દુકાન તમે સમજાય ને આજે આડો બગડ્યો